સ્વામિનારાયણ હરે સ્વામીની વાતો પ્રકરણ સ્વરૂપ સ્વરૂપનિષ્ઠાની રસ્તાની વાતો સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી જે યુધિષ્ઠિર રાજાના ઘરમાં ગૂઢ પરબ્રહ્મ મનુષ્યલિંગ મૂર્તિ રહ્યા હતા તેમ આજ ગુઢ પરબ્રહ્મ મનુષ્યલિંગ મૂર્તિ આપણા ઘરમાં પણ રહ્યા છે એમ એક વિચારવું અને મહિમા એમ વિચારવો જે ત્રિભુવન વિભવ હેતવૈપ્યકુંઠ સ્મૃતિ રજિતારાદિ ભીર વિમુગ્યા ન ચલતી ભગવત્પદારવિંદા લવનિમિશાર્દમ અપીય સ વૈષ્ણવાગ્રહ એમ એક વિચારવું અને ભગવાનના મહિમા સામી દ્રષ્ટિ કરીએ છીએ તો બહુ જ મોટો લાભ થયો છે ને સાધુના માર્ગ સામો જોઈએ તો ખોટ પણ ઘણી છે વળી વજ્રની ખીલીનું વચનામર્ત વંચાવતી વખતે વાત કરી જે ખીલી બે પ્રકારની સમજવી એક તો ત્રિભુવન વિભવ હેતવૈપ્યકુંઠ એટલે અખંડ ભગવાનની સ્મૃતિ કરે ને બીજો પ્રકાર તો નિષ્ઠા છે તે સ્મૃતિ તો થાય કે ન થાય પણ નિષ્ઠા ફરે નહીં ને નિષ્ઠા ત્રિભુવન વિભવ હેતવૈપ્યકુંઠની સ્થિતિ થઈ છે માટે એ ઠીક છે ને આપણામાં બહુ નિષ્ઠાની સ્થિતિની ખીલી છે સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી જે કૃપાનંદ સ્વામી સમાધિ વગર સ્મૃતિથી જ્ઞાનથી અને ધ્યાનથી અખંડ ભગવાનમાં વૃત્તિ રાખતા સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી જે મહારાજે અમને વર આપ્યો છે જે હજાર જન્મે કરીને કામ કરવાનું હશે તે તમારું કામ એક જન્મે કરીને કરી આપશું સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી જે આખો દાડો એક જણ કોટ ચણે ને એક જણ એક કાંકરી નાખે એટલામાં પડી જાય તેમાં અંતે ચણનારો થાકશે તે કાંકરી તે શું છે આખા દાડામાં સંકલ્પ કરી કરીને કોટ ઊભો કરે ને પછી સાંજે સાધુ પાસે આવે પછી સાધુ વાત કરે જે જો તું જુગતે કરી દેહ તારો નથી એવી રીતે ખોટું કરી નાખે અને આ સાધુ તો હરેક રીતથી ઉપશમ કરાવીને વિષયને ભૂલાડી દે ને વિષય ભોગવવા હોય તો તેને પણ બુલાડી દે ને નહીં તો છેલ્લી બાકી ભક્તિ કરાવીને ઉપશમ કરાવે ને કાંઈ સાંભળવા દે નહીં ને આ સાધુ તો અનેક પ્રકારથી એને ભ્રમરૂપ કરી દે તે એને ખબર પડે નહીં જેમ અંગ્રેજના લોઢા છે તેને ખબર પડે નહીં ને અડતામાં જ કાપી નાખે એમ જ્ઞાનીને અનંત લોચન છે સ્વામિનારાયણ હરે સ્વામી વાત કરી જે પૂર્વના સંસ્કારથી વાસના બીજરૂપ છે તે તો મોટાને મન સોંપીને રાજી કરે ત્યારે મોટાના અનુગ્રહથી ટળે છે પણ બીજા કોઈ ઉપાયથી ટળતી નથી સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી જે આપણામાં ત્યાગ બહુ શોભે પણ તેમાંય વિઘ્ન છે ને ભક્તિ બહુ શોભે પણ તેમાંય વિઘ્ન છે ને આત્મનિષ્ઠામાંય વિઘ્ન છે પણ જેણે મોટા સાધુને મન સોંપ્યું છે તેમાં વિઘ્ન નથી તે ઉપર કેટલાકને વિઘ્ન થયા તેના નામ લીધા સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી જે ઉપશમ કરવા બેસવું તે વખતે ભગવાનની મૂર્તિ વિના બધું વિસારી દેવું સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી જે સચ્ચિદાનંદ સ્વામી યોગવાળા તેથી એમ કહેતા જે ગોપાલ સ્વામીનો સંગ કરશો નહીં નિકર બ્રહ્મજ્ઞાની કરી મૂકશે બ્રહ્મજ્ઞાનમાં કાંઈ લાગે નઈ તેથી પાડવું ઓછું પડે ને કારસો પણ થોડો આવે માટે બધા જ બ્રહ્મજ્ઞાની થાય તેમાં વિષયથી તો મુકાય પણ બ્રહ્મજ્ઞાન કરતાં કરતાં ઉપાસનામાંથી પડી જાય પણ આપણા સત્સંગમાં તો ઉપાસનામાંથી પડાય એવું જ્ઞાન છે જ નહીં સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી જે હમણાં જણાતું નથી પણ આપણને ભગવાન મળ્યા છે માટે કૃતાર્થ થયા છીએ સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી જે ભાગવતમાં કહ્યું છે જે યશ મૂળતમો લોકે એવી રીતે ભગવાનને જાણે તો તેને કાંઈ જાણવું રહેતું નથી માટે પુરુષોત્તમને જાણ્યા તેને કાંઈ જાણવું રહ્યું નથી બધાય ગુણ આવશે જેમ અમૃત પીએ તેમાં બધી ઔષધિ આવી જાય તેમ ને બીજા ગુણ આપણે શીખીએ છીએ પણ ત્યાગ પ્રદાન થઈ જાય આત્મા પ્રધાન થઈ જાય ધર્મ પ્રધાન થઈ જાય તે ઠીક નહીં એ તો જાણ્યા છે ને વર તો ભગવાન છે માટે ભગવાનને પુરુષોત્તમ સમજે છે તેને કાંઈ સમજવું રહ્યું નથી તેનામાં બધાએ ગુણ આવશે ને બહુ મોટો લાભ થયો છે તે મોઢે કહેવાય તેમ નથી ને તોડાય તેમ નથી